કર્મ કરતો નથી કમા કર્મ તો કરે છે માણસ માણસ છે નહીં માણસ માટે કેટલાક ગીતા પ્રકાર નો માણસ आतताई, ज्ञा मत कहम करे अज्ञानी कर्म छे, તમે જે છો જાણતા નહી પોતે નથી ત્યાં આરોપ કરો છો આપ્યું મારે કરવી પડે અને રાઈટ મિલી બેસાઇટર્ ત્યાં સુધી કર્મ અકર્મ અને શું કરે ચેકી નાખે ઉગે પછી ના ઉગે અમ જુના જૂના અગિયારસો વર્ષ કરવાની હસકતો રામાયણ ની છે તો આપણું આમાં શું માનવું બધ રામાય પતો નહિ રામ ચોખ્ખા હતા પ્યોર હતા ગયા પૈસા એટલે શું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 વિશેષ કર્મ એટલે શું બંધાય માફી પાછી કયું ખાધું નથી રામચંદ્રો કરવા પણ નહિ રામચંદ્ર હતા પછી શું વાત કરી તું પલક સુધારલો સુધાર એટલે શું આલોક બધા દુઃખ થાય અંકાર પગ દુઃખ ના આવે આપે તાર પલો બગડ બગડવામાં અને માનવાળી જગ્યા નથી આવો ભાઈ આવો ભાઈ આવો ભાઈ આવો ભાઈ બરકત ના હોય લેતા નાખાય આવો ભાઈ દુઃખ નહી દુઃખ ના આપવું એક જ આવડી છું બઉ સુ પૈસા પૈસા જરૂર નથી પૈસા કઈ પૈસા તો ભાઈ ના થાય શું કડ્યું તમને આવડ્યું એ જ આવડ્યું મન ત્યા કઈ આવડતું એ ગમે ત્યાંથી શુભો નહીં અમારા પિતા અપમાન જોયું હતું મેં પણ અપમાન બઉ જોજો ગયા એમ નક્કી કર્યું ભાઈ તો આપડે આપણે આપડે એવું હજી આવતા આવતા વાલ વા પણ આપણા માવાલ જ નથી આપણા મા કોઈ વગર નીકળતા બાર જઈને આવું ધો ને બી આવું સંજોગો કેવા થાય બાજુ બાજુ જોઈ લેવા આપડે ક્યાં છીએ ખબર પડે સયાબ માં છે પોતે પોતા પોતાનું માફ કરે છે ભાગીદા ને કહી દઉં થોડા દુકાળ પર ખરાબ વખત સારા થઈ ગયો બધા ને આમચંદ ની ના રાજી વાત પચાસ કોઈ નોડ્યું હોય તો જમાડા જેવા છે પણ જમવા જેવું છે કઈલે એ મારા જ બધા જવાથી ભગવાન મેટર બરાફીટ એન્ડ લોસ કોને લાગો કોને કોરી ડાગરી આ બધાને જ જાય આ બધા રેડીનું થાયો છે ને આના કને આગળ ભંગુર દેબો હવે જવા નું મેટો દરી ગોર તો દરી ના તો હારો પાડે નતારો બગે તે જ ના જાય હારો પાડે એ જતો એમ એ જતો એમ ને ત્યાં આ જાય જવા રાવ માલે યે अनुभव अटे एट मैंने डर शंका हूँ बेसी सको ते नौ आगे दिवसेम लगे पुनू बंद करवू पड़ते तबियत थो लगे तुम सुबह nam mari hello badhat ne party secretary mukhi barobar shanti secretary ha kale kishan dana ni vaani par sundar nikad jnan vadade ha dhanyavaad bhagya tayar ke khudaar je magay male avta sagar tayar ha dekhaita bahar शक्ति जे अमरा में क्या आज आ तब ने उदा ज्यादा बजाए नहीं સંસારમાં કાચા પડે ના એ થઈ થઈ સ્વપ્ હોય ને એવું જોકે આજુબાજુ ચારૂ કીધેર બાંધ આ સગાનીઓને આ છે જામા બહુ સુંદર જામારીય નથી આવે અમને અભિનય આવે અભિનય એને એક જ્ઞાન જ નથી થતું થોડાઓ ને થાય છે તારે એવો માલ દહી છે હું આપણને અહંકાર બે મિલકત અહંકારી ગયેલ ભગવાન ભગવાન કેહંકાર હોય ને અહંકાર એવું ભારે હોય વાંધળો છે ને એટલે બઉ બુદ્ધિ શું કરે વેદ જે કાઢે આ તારાજી રાત લઈને આ મોટા મોટા ઉપર ચેસ કરાવે કોઈ મોટા કોઈ નાના પર રાગ કરે મોટા ઉપર કરે અને નાના પ્રદેશ કરે હું ક્વોલિટી કરે રોભી કરે નાના પર ચેસ કરે કામ માં શું આપની હોય રા કરે મોટું આપે ને હોલ ડિઝાઇન જ છે આ બધી આ ડિઝાઇન અને આની આ ડિઝાઇન પેપર નહીં કરતી આનું પ્લાનિંગ આનું આનું વખત વખત કરે પ્લાનિંગ છે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 ચિંતા બની ખાલી એક મગતા તમારું જાયા હોય તો વાત કમાયા હોય રજની લાખો જેમ જ નહી આ તો બધા લોકો નું બુદ્ધિ અને પાવર ઓફ સાચા નો ડેવલપ કરી દે કોઈ ને કોઈની સાથે સરખાવાય જ નહીં કોઈની સરખામણી કોઈની સાથે કરાય જ નહીં આચો રસ્તો Naa-ma-ni Dada ના બરાબર ખુબ લખીશ એવું ના માની રજનીશ ભગવાન અને દાદા ભગવાન લાખો જોઈજો લોકો રજનીશ ભગવાન જવાય એવું નથી પૂરું બધું તમે થોડું ઓછું એટલે પણ સબ્જેક્ટ છે કોઈ પણ વિષય માં ગ્રહણ થઈ રહ્યો છે જોડાયે ને ને નથી <gasdar> <ka> <increasingly>, <intensa> <stas> <mit> <hito> એક જ ઉપયોગ o de baixo de dinheiro que eu ah atma atma não Isso É só Ah como necessidade que eu nem mama de terceiro de objeto é tá dando não é né deve fazer ele um gás vai tá certo né isso aqui né deve ser o trabalho tá dando ભોગને માટે જ્ઞાન ભૂતા જાણને માટે જ્ઞાન જ્ઞાન બસ બસ હોય સબ્જેક્ટ નહી आterior objective the video no the plastic the bye energy yeah hua thene aapke aap thene aap hamare the the the jo ek apna vakya bahut yaad hai ye ma humne so va એમાં અમને શું વાત હોય કોઈ પણ મહાન સબ્જેક્ટ જ હે દેરી આ સબ્જેક્ટ પ્રિય હોય ત્યાં કરે છે મશીન ચાલુ છે આપડે એ તો હું જાણું છું છું એ તો હું જાણું છું લખેલું છે ને હું જાણું જાણવાનું કઈ બાકી નથી જય સચિરા જાણવાનું બાકી આવે ને ભગવાન કરી What now of the corporate projects I was working with, what is the concept of the tasks we had to do in the building I was working with, and the work of things is being in business and we couldn't do that in the building, so we got some projects ahead of our projects as well as we i'm keep not done because the project is far too, which is the closest project I made which is not very, you should be fishing in our periscope the project is amazing key to the demand of us to catch us for the homework and about the details that we make logical incredible so मतलब ये कि सुनता रे फोन को ठीक है ये एमटीस्क लिख दो के भाई तो पदरेक तो के अरे मैंने जदी आवे हां तब तक लगभग पूरी दे यार ये दूसरे ज्ञान नहीं होगा अरे हां कहिए कोराऊंगा ना भाई ले बैठ्या એનો ઉપયોગ ખોટો બધ જે નાટક તમે એ રસ્તો આદર્યો છે તમીક માંગ ના જ્ઞાનીઓ જ ના હોય એ તો કડા કડા મિત્રો બધા બને કારણ કે વિશેષ સબ્જેક્ટ છે એનો એનો અધ્યાત્મ તો સબ્જેક્ટ છે બંને સ્વરૂપો જેવું કામ કરી રહ્યા નથી થઈ ગયા મને આવી ગયા બધા મને કામ બધી કરી નાખી મને બધા મોટા મોટ આવી હોય તો વધારે ના આવતો ગ્રામ में भी तो ज्यादा लगना कर रहे हैं सब्जेक्ट है नहीं हमारा बराबर हल करनी पड़ेगी हां मुक्त भाषण हमारी फ्रेंड है हैं हां हां ले ले तुम पीस सकते हो उधर हां हड्डी पड़े नहीं फोन इट इज स्टेजिक हड्डी पर देखो चलो सीधा नीचे बच्चे का बोल दे सके નથી ટીકા માણસ ટીકા કર્યા કરતા એવું હતું આ પેલા આપડા લખ્યું છે મહેશભાઈ કે તમારે બેસદ વાત પૈસા લઈ લઈ મુંબઈ માં કઈ પૂછીએ વાપરતા નામ વપરાય વાપરતા ખીન નાખવા નાખે દરિદ્ર હોય વિટામિન ટીકાનો હાર બધું હા હા ભાઈ ટીકા નથી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 આ બધા નવા ગાય આ દલીતના જનલિશ કાં કે તે ગર્દી માં છે ગર્દી માં દેલ મમતા જનના હોતી મમતા હોતી હેલ્ધી મમતા નહી આ તો જન જે તરીકે જગર હર કર તો હર તો દે આઈ ગયા તો કે સા મારતી નહી ગયા છોડો અમેરિકા ગઈ અમારી કુટુંબીકુંબી આજુબાજુ નાખી રહ્યા સ્વારેલા લગ્ન મોસ્ટે મોસ્ત્રી જીશે મોસ્ત્રી જીશે કે કયા જાણે છે કે ત્યાગના ત્યાગે નઈ અને અત્યાગે સબ્જેક્ટિવ કરે કરે કરે હમણાં નીકળતા મને કીધું કે દાદા નું ભેદ વિજ્ઞાન જુઓ કે તો કે જો હમણાં સોનલ બેન છે આ લગ્ન કર્યું નહી બરોબર નહીં કે તારી જગ્યાએ નહીં એ માટે ભાઈ ભગવાન જોકે એમની નથી આગળ પરંપરા ચાલુ આવેલી કોઈ કોઈ કહેવાય નઈ નઈ વિતરા શોખો વિચાર થયે ઘણી ગયો તો ઘણી ગયો એ છે આનું મર્સ્ટેન્ સત્સન સાનું બજાર છે એમ પૂછે સત્સન આ કનું બજાર એ સત્સન કહે છે હા સત્સન ક શું છે આ હાઈએસ્ટ રિલેશનશિપ છે ડિપેસ આ તો હાઈએસ્ટ રિલેશનશિપ રિલેશનશિપ છે હાઈએસ્ટ 10 ડિપેસ ડિપેસ હાઈએસ્ટ 10 ડિપેસ એને તમે રેન્કિંગ વાત કર તો એન્ટ મૂકી દીધા એ લોકોની જે લવ એનર્જી નીકળે છે બોડીમાં તો એ ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર બધી કનેક્ટ થઈ જાય ગેધર થઈ જાય પછી એને એ લોકો મ્યુઝિયમ મૂકે છે તો ટુરિસ્ટ જો એન્ટર થાય તો સો ફૂટ દૂર એને એટ્રેક્ટ કરે છે ટુરિસ્ટ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 પછી એ લોકો બનાવે છે ભાવો ઝીલવાની મશીન બનાવ્યું છે રશિયા એ હિંસક ભાવ તો હિંસક ભાવ ઝીલે પ્રેમ ભાવ તો પ્રેમ ભાવ ઝીલે અને એ મશીન મૂકે પછી એક જગ્યા મૂકે એટલે પ્રેમ ભાવવાળા હોય એને એટ્રેક્ટ કરે હિંસક ભાવવાળા હોય જે એ બધા જ ભાવ ભાવ બધું બતાવે કરે બધું વિચારો મારા શું વિચાર છ એવા વ્યક્તિ છે કે જે એક રૂમ માં તમે બસો કિલોમીટર દૂરો તમને આખા ત્યાં ઓર્ડર આપે લોકો આખી બોડી એનર્જી એ લોકો આમાં યુઝ કરી નાખે છે લોકોની કમ્પ્લીટલી એ લોકોને આજ કરવાનું વિડીયો કશું જ તો તમને બસો ગુણ દૂર મેસેજીસ પણ આપી શકે ટેલિપેથિક મેસેજિસ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 ચેતન છે નહીં પ્રયામ સાથે ભાવ બધું જે છે જો ચેતન ના હોય ને આમાં ચેતન ના હોય તો કામ છે ને નિષ્ક્રિય છે ને તો પેલામાં ચેતન નથી છતાં એવું કામ કરતું દેખાય ચેતન સિંહો કેમ કય હોય એમ લોકો કે છે આખું જગત એવું માને છે બધું આખું જગત ભૂલ માં ભરેલું છે સમજાયું પાછળ શું છે આત્મા ચાર ચન પાવર તો છે